મારો ઉઠારતો નથી મારી જાતને ધંધાક જાણવા માનીયે આ બધા ની વાત છે જાણીએ ત્યારે એ સાનિધ મળ્યું પછી જે લાભ ઉઠાવવો જોઈએ એ લાભ માટે ભલે પછી ના હોય મારી પણ આર્થિક બહુ જ બહુ એ પેલો પોતાની જાતને રે મારે ગયા મને શાંતિ રહેતી નથી તો ભાઈ ભૂલી સારી જબરદસ્ત લાભ મળતા બાળક નાથ માંથી એક વાર તો નિરંતર લાભ આપનાર છે તેની જોડે જાય એવું શું કઉ લેવાને વગર કઈ બદલાની ઈચ્છા વગર એવું બદલાની ઈચ્છા વગર માણસ ના ભાઈ દુનિયામાં દુનિયામાં ના હોય બદલાવ ના ભાઈ કઈ કઈ જગત બદલા ની ઈચ્છા રાખે બીજું કરે તેને બદલા ઈચ્છા રાખે જગત આ બુઆ બિલકુલ ના અંગ્રેજ ને કોઈ એક બાદ મેં એવું કહ્યું તમારા બિચારા ગાટી હોય ને તૈયાર અરે એક ચીજ તૈયાર કોઈ મુશ્કેલી ના આવે કારણ કે એમનું મન છે આ બાજુ ઠીક થયેલું ભાઈ ચા ખુર પાક ધકેલી હાલ અહીંયા તું માલ નાખો આ નવડા પથારી કરી જતું ભલે હા ફરી અહીં રહેવા નહીં મજા સાથે પ્રાપ્ત થાય સમજણ ની કદાચ આપડે એને કેવું પડે સમજણ બાકી સમજી લે સ્ર઩્ય મધી મ૧ી મધીબયાંય મ૧઀ મધ઀ મધય મ૧ી મધણે એકરરિં સીકર દ્રિં મધીંયને જે શેદાય માણ વિચાર પુણે પુણે બી એવી હમ એવું કરતા નીરુબેન હજુ અમને એક કલાક બેસાબેન એક કલાક એ પછી એમે કહ્યું હતું કે તને આ કલાકે છોડી દઈશું એ બધું છોડ્યું નહિ તેથી બોલો અમે જરૂર છે આ વાત નથી અમારે જે વસ્તુ છે તને તને પહેરવા દીધો ઉપર પહેરવા જ ના દે છે મંદ રાખવાનું શું કરવાલ ના લઈ નાખ નહી બધ બધ કર હવે નથી કરતો શું બોલું બે મિનિટ બધા હું કઈ પોપા છે તારા માસે થઈ જાય હવે સારું પોતાનું આપણે છોડી જાય પોતાની ભૂલે પોતા જ મફત માં પડી જવાનું અત્યારે મારું આઠ મારું બસું ધોતું એવું કયા જરૂર નથી આપડે આપડે નગરનારા પછી શું કરે એવું હોય ક્યાં ખતર લગાડવું આવું કેવા પગાર આવું પછી વખત કઈ બોલાવું ભાગે સારું છે સુખી થાય ને બે પાછું એક થોડું જોઈ ગયો નથી રહેતી બી એને તપાસ કરી ચાલુ મને એકલા કેમ નથી રેતું તરીકે કેવલા દિમની દિની કરી કા હે એ તો દિમની કરી વાહ જો અક્કલ કોઈ કરી એ જાતની કરી કરી કેતે તીન દેને એની કિરસિ વાડી દેતે કેન દે એ કી તીન દે આગળ જગ્યા બનતી હોય તોડશો ની જગ્યા એ જગ્યા એ બહુ ઊંચી છે રાજા ની કોઈ જોડે ને ખુશી મળતી સમજી જાય છે મદદ ઇકટિવેટ કરી દે ઓજુ હીતાવા પણ હજુ ભરવાની ગાડો ફૂટે મય તૈયાર રે ડાગે પા દે ઓ કનેક ના બવશે પારી દે કર દ એ દેખને દે કેને છે માં કેને દે રાત ને તમને જગ્યા ના બધાને એ કરું કે આ સારા છે મનમાં સમજ્યું તો તને ક્યાં છે એવો નિયમ બધો દાદા એને એને મગજમાં ભાગ બેસી જાય પાછી ગુમળી આવી જાય છે એને મગજમાં અમુક ભૂલ થઈ પાછો થોડો ટાઈમ થાય એટલે વાકી ને આપડે દબાઈ પેલી વખતે છે બીજી રીતે બહુ લાયક બાળક જવા જગત ના લોકો પોલા હોય તો એ નથી બોલવું ખરાબ થઇ ગયા સ્વાવિશ ભંગ નહી થાય છે કે ના પેલા તો ગગડાયા જ મને કઈ સ્વાથી લાવે છે ગમે તેવું છે એ છે એ લખતા બીજો કઈ લાવે સમજી વાત કરે પેલા પોતાનો શું દોસ્ત છે સમજી જાય કોઈ ભાવ લેતા આવડે કામ કામ લેવું હજી અમળા માલ ની અક જતી નથી લાગતી અત્યારે વધારે વધારે અત્યારે વધારે જ છે ને એમ કે આપે ના છે <laughs> <that's true. laughs> <laughs> બપોરે એક કલાક અમને બધું મય ઊંચું નીચું થઈ જાય છે ત્રેવીસ કલાક બધા ખરાબ થઇ જાય છે બરાબર છે આપડે કવું હોય બરાબર અક્કલ વગરનો નોનસેન્સ હોય છે દાદા મને પણ આવું થાય છે અહીં આવું એટલે મજા આવે પછી થોડા દિવસ પછી સુરી આમ રહે ને પછી પાછો ઉડી જાય ઉડી જાય પછી જે આનંદ આવતો એ ને એ પછી જતો રહે પાછો એટલે સંયોગ સંયોગ બાજેને ને અહીં આવવાના ને પછી એટલે થઈ જે એટલે યોગમાં આપડે હાથમાં જે બન્યું એ કરે છે બનાવી બનશે બનાવી કરાય બન્યું છે ના ગમતું આપડે આપડે પરિણામ તારીખ ભૂલ ના કરે લોકો બોલ્યો પોતા નહીં ભૂલ ના ને પોતા નહી બોલના કર્યું એટલે તો હાજે પંદર રૂપિયા લા લાવી ના લાવે માજી ઉ ગેવેળા બિનેતે કે હવે લગન છે લેનનો ભાવ સાલે છે એટલે બધા ધાઓ કે સર બરોબર આમ બખોટો છે નવો પદમ છે દરને ફીરતા કે આવતે હવે મેં આમ છોખાય ભી ગયા દેવ એનું વિચાર હે કરા સુધરવાય બોલો કોલ હા કલવા ક કુતરું હશે બિલાડી શું ના થાય છે મનમાં સારું પૂજા છે કરીએ ચા ભા પીધો ગયો નહીં પીધા છે તું દેખલો ત્યાં આવું ભાઈ થાય કેવાની જરૂર નહી બધા ના રાખે કરી ને સુધરી જાય બરાબર ખોટા ને ખોટું બરાબર તો ડિસેટ કેવું નથી કદાપન આ રીતે ને કારણ કે ડિસેટ છે બહુ મોટી બહુ મોટી ડિસેટ અને ડિસેજિસ અને એ મસીદારી બંધ થઈ ગઈ હતી એ ભાઈ ના હોય આ તો ડિસેટ હા ગાતી કે ના થઈ જાવ પછાત નહી પછાત આ કેવા માટે કોર્ટ કેવી આને કેવાય આપી કેટલા જ કોર્ટમાં ગાય છે કેટલા તારી નહી ગયા ખોટ કેટલા જાય લાગણી દે ડિપ્રેશન રહેશે ને એના લીધે ડિપ્રેશન આપડે હેરાન કરતો હોય એ કરતો હોય દાવડીઓ નથી <activate wolf> આપડે દોષ ને દોષ ના કહીએ તો ડિપ્રેશન આવે એ થઈ દોષ ને દોષ કહે તો પછી એ મત મને ત્યારે મારે કોટા બસતા એવું મને તૈયારી હેલો કોટા દેસ્તા ન કોટા ગાસે ન્યાય એનો બહુ જી દેતો એવું છે ને ના હે નોસ કાઢેના માટે રિપરેશન નથી આવતું ટેંગા દેકે બહુ ખબર નથી પર દે પણ રહેચા કરો તો એક એક દોર દે દે દે કે ચાલે એ તો ખબર પડે ઈ બેને જાતે રહે કે ખબર નઈ પડે ડિફરન્સ થી ડિફરન્સ જાતે રહે તો ડિફરન્સ માની સાથે જોઈ કે નથી જોઈએ શું કા પંદર પેલી બરાબર રસ્ય છે એવો વિચાર એવી વૃત્તિઓ હતી ને ત્યાં તો એ આનંદ રહેતો છે એટલે એમાં મસ્ત રહે હવે બીજો અકલ વગર દેખાતું નથી એ દેખાતું માર થોડા માર મારી ગુનો પછી એ બીજા બને આવડે તો ઘણા અક્કલ વગેરા જોતા હતા એને એટલે પોતામાં અક્કલ હતી આવડે જ નહોતી એ ઊફ ફીટ થઈયું પછી કોઈ કામ કરવું હોય ને તો ભલા પોતાને વિશ્વાસ આવે કોન્ફિડન્સ આવે હી કોન્ફિડન્સ તો મેં નાય ખા મત ગરતે ને બની છે કે લે લાઈ આને લીધે ભૂલી જવાય ભૂલ ભૂલી જાય ડિપ્રેશન બરાબર કરી દીધું અત્યારે ડિપ્રેશન એ તો કરવું જ પેલું થયું હોય મને કશું આવડતું નથી પોતાના બધી સમજણ આવડે એવું જે હતું એ આખું બદલાય ગયું કે પોતામાં આવડત નથી સમજણ નથી એટલે સરખું કામ કરવું હોય તો વિશ્વાસ ના આવે કામ માં ઘણી વાર કહેવાસદાયી કામો ને કરી શકો વિશ્વાસ થાય કામ કરેલા દઈન તક હોય ને નહીં કરે તો કામ બાય ઇલેક્ટ્રિક લારે લા બિડા કોને ટાટ મવાન ટાટ માં જ કામ થે દેતે થા દેતે તો આઈદમ કરી ઉ તો ચાલુ થે बड़ा बड़ा रही था। है? ना, था। माल तो हम न आधार जीवत निकली गयी पे गो हम आधार जीवत समझ खोटू है ભરતું ગયો પેલું સમજાય કે આ કશું હતું સમજાયું થઈ જાય ને દાદા એ સમજાયું કઈ રેજ નહી ને દાદા ગંભીર કઈ તો પછી ગરવ કર્યા રહો નહીં ના પાડી પેલા લોકો કેમનું ડિપ્રેશન આવે છે પેલા આવું રહ્યા કર મને કદું આવડતું નથી એનામાં કઈ નથી આપતા એ તો ખબર પડે દાદા બુદ્ધિ બી વધારે જોડ કરે છે એ બી ખબર પડે દાદા ડિપ્રેશન રેલું છે અને આ તો મતે લઈ પડ્યો ક્યારે ગુનેગાર ની વળી પહે છે કે સિદ્ધાર્થ ભરી વળી રહે છે બીજા કઈ નલાયક છે મને લાગે સફોકેશન એ ડિપ્રેશન કયા લાગે છે આજે ભરતભાઈ ને સફોકેશન થાય છે ને એને ડિપ્રેશન માનતા લાગે સફોકેશન પ્રોડક્ટ ભરતભાઈ ને થાય ને দাদা એક જટનું સફોકેશન થાય ને দাদা એ ભરી ઓલાર જોડે રહેના થાય કે આનેન્દ્ર કેટ આને દે જૂની કટોવ લઈ દે જૂની કટોવ લઈ દે કે તર ક્યાં આનંદ રતો નથી યાર ખંબા તો કે આ છે ખોટું થયું થયું પછી આનંદ વધવો છે આપડે આનંદ વધવો છે ઘટવો છે તેને આનંદ કરે છે એ જતી રહી ગયા છે ને અહમ ગાંડો અહમ દાદા એ લાવી છે ના પોતા આમાં ભલી વાત કહેવાય પછી એક હવે આપડે સુધાર બધા પરિવાર ને મોટું દેવાનું છે ને ના પરિવાર વાળા મોટું દેવા છે કેવી જોદા પુણ્યા કેવા મળે એ ભગવાન નઈ એ ભોગવ डिप्रेशन દેડાયા કે મને એવું લાગે છે કે ડિપ્રેશને લીધાવ થાય છે બસ ડિપ્રેશન થી થવાનો ભય બરાબર બરાબર કઈ લેવા દેવા જ નહીં તો પછી ટેનર ડિપ્રેશન તમે જ રહે જ તો કુછ થઈ જાય તો બરદ ન સીધો આ દોતે ચાલો હજી સિધો કરો બાકી છો તો તો જને દેલો આવજો હું ઘરે રાખી અને કોઈ જાય ખોટું ગાયે લુકાડીએ તો હું નિસાન કરી દઉં ત્યારે બહુ જ મનમાં પછાતાબ રહેતો એક દાડેને અનકે ડિસાર્ચ મને બચાવ લીધું ડિસાર્ચનું નામ નહી અત્યારે એક અત્યારે હું સુધી કહેવા ઉઠી જ એના મજા પે છે કે યાર આ